નિરપેક્ષ થઈને સત્કર્મ કરો ગીતા રાખવી નહી સત્કર્મ કરો મથુરાનું રાજ મળ્યું એક પૈસો લીધો નહી તમને કોઈ હજાર બે હજાર આપે તમે લેવાની ના પાડશો મથુરા નું રાજ મળ્યું હતું કઈ લીધું ન શ્રી રામ અયોધ્યાજી માં કઈ લઈ ગયા નથી બધું ત્યાં જ રાખ્યું શ્રી કૃષ્ણ શ્રી રામ ના જીવનમાં પરિપૂર્ણ અનાશક્તિ દેખાય ભાગવત માં એક બે લોક છે અન્ય ગ્રંથો માં થોડો વિસ્તાર માં દુખ ન થાય બહુ બહુ કાળજી રાખી છે અંધારવું થયું કલ આવ્યો નંદ બાબા ને ચિંતા ક્યાં ગયો નંદ બાબા બહુ ભોળા છે અતિ સરળ સ્વભાવના ઘરમાં લઈ ગયો હશે સવારે આવશે નંદ બાબાને રાત્રે નિદ્રા આવતી નથી આખી રાત શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું પ્રાતઃ કાલ માં ગરગાચાર્ય મધ્ય રાત્રિ ના સમયે વસુદેવજી ગોકુળમાં આવ્યા યસુદાજી ની ગાદીમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે થોડું ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી જાય ત્યારે એને જેવું દુઃખ થાય મારું ધન છે તમારો દીકરો નથી મારું દોડતા આવ્યા છે નંદ બાબા ના ચરણ માં માથું મૂક્યું નંદજી ને કહ્યું છે બાબા આંખ ઉઘાડો તમારો કનૈયો તમને વંદન કરે બઉ પ્રેમથી સમજાવ્યા વાવા હું તમારો દીકરો છું લોકો કઈ બોલે તે સાંભળશો નહીં લોકો બોલે છે ત્યારે જરા વિચાર પણ કરતા નથી હું જે બોલું છું પરિણામ નહી હું તમારો દીકરો છું બાવા તમારા આશીર્વાદ થી હું કૌશન મારી શક્યો કંસ ને માર્યા પછી તમારી મિત્ર રાજાઓ ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવું છું અને વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરતા જ નથી ઝગડો કરે વ્રજવાસી નહી વ્રજભૂમિ પ્રેમ ભૂમિ ગાયો ની સેવા ગરીબ ની સેવા માટે સેવા એ જ અમારું જીવન છે ગોકુળમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા ત્યાં સુધી લીધું નથી ગોકુળમાં શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે એક હાથમાં વાસળી છે એક હાથમાં હૃદય પીગળવા લાગે એ લાલાનો દાસ બની જાય બીજા બધા દેવો તો શસ્ત્ર થી કરે છે શ્રી કૃષ્ણ પ્રેમ મૂર્તિ છે હાથમાં શસ્ત્ર લેતા જ એક વાર કનૈયો જેને પ્રેમ થી કોઈ દિવસ ઝઘડો કરતા નથી અમે હાથમાં શસ્ત્ર લેતા નથી બાબા હું તમારી સાથે અત્યારે ગોકુળમાં આવું તો આ કંસ ના મિત્ર રાજાઓ મારા દોકુળમાં યુદ્ધ કરવા માટે કહ્યું છે હું દેવકી નો આત્મ છું તો એ માનો થી તમે મારા પિતા છો આજે મારો દેશ દુખી છે તેથી મારે અહિયા રહેવું પડે સુખી કરીશ પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળ માં આવવા લોકો કઈ બોલે સાંભળશો નહીં હું તમારો તારું સુખ એ જ અમારું સુખ અમે તને યાદ કરીને રડીશ રડવામાં શાંતિ છે જે પરમાત્મા ના માટે રડે છે અનેક જન્ડવાનું દુઃખ તો બધા જાણે છે રડવામાં અતિ સુખ છે જે એકાંત માં બેસીને ભગવાન ના છે તેના દુઃખ નો અંત આવ્યો હવે તને યાદ કરીને રડીશું મારો લાલ એવો છે એને યાદ કરીને કોઈ રડે તો મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે ભલે મથુરા મારો આનંદ ના મારો તમે કઈ થવાનું હોય મને થાય અમારો કનંદ મારો વ્રજવાસીઓ જે પ્રેમ કર્યો છે બેટા મેં તારી માં કહ્યું છે હું લાલા ને લઈને આવીશ હું એકલો ઘેર તારી માં બહુ લેવો હું આવી માં બઉ મોડી છે મને યાદ કરીને જયારે રડવા લાગે ત્યારે એને પુરાણ ની કથા સંભળાવો કનૈયો આવવાનો છે બાળકો છે ભોળા છે શુદ્ધ રૂપિયા છે મન સુખો રડવા લાગ્યો લાના ને કહ્યું તું કપડા આપીને અમને સમજાવે છે તું ભૂકો માં નથી જેવો કોમળ રહ્યો નૈયા ગયો મને યાદ કરો હું તમારી સાથી છું સત્સંગ ન કરતા પિતા મને યાદ કરીને રડવા લાગે ત્યારે એમને પુરાણ કથા સંભળાવો સુખી કરીને પછી હું આવીને શ્રી કૃષ્ણ બી ગાડા નવા કઈ બોલી શક્યા પ્રભુ એ બાબા કઈ બોલી શક્યા નહી છે અમેદ કરીને રડીશું વ્રલવાસીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા વ્યાકુ થઈને જયારે રડે છે ત્યારે બધાને લાગે છે કનૈયો મારા ઘરમાં મારી સાથે છે એવું લાગે છે અહિયાં અંતરંગમાં સંયોગ છે બહિરંગમાં મંત્ર ની દીક્ષા આપી છે બ્રહ્મચારી શ્રી કૃષ્ણ બલરામ ઉજ્જૈન ની ક્ષેત્ર માં સાંદિપી ઋષિ ના આશ્રમ માં ભણવા આવ્યા સંસાર એવો છે સંસારમાં જગત માં એવું કોણ છે કામ દેવે જેને પાગલ કર્યો નથી કામ બધાને મૂરખ બનાવી દે છે આ સંસારમાં એવું કોણ છે છતાં જેને આંધળો થઈ જાય કામ ક્રોધ લો આ બધી માયા ની સેના છે માયા બહુ જોર છે माया कोई ने छोड़ती माया सद्गुरु राम, परमात्मा जगत ने शिक्षण आपे संसार मन सदगुरुदेव जरूर पड़े श्री राम वशिष्ठ ऋषि ने सदगुरु माने શ્રી કૃષ્ણ ભગવાન શાંતિ ઋષિને સદગુરુ માને પણ માનવ મૂર્ખ થઈ જાય ખરાબ વિચાર કરે કોઈ સંત ના ચરણ પકડી રાખે સદગુરુદેવ ની બહુ જ મન ને સુધારે સદગુરુદેવ વાસના નો વિનાશ કરે છે સદગુરુદેવ ભક્તિ નો રંગ લગાડે છે કોઈ પણ સંત ગુરુ કરજો આજકાલ ઘણા લોકો આરામ ખુરમાં પડ્યા પડ્યા વેદાંતના પુસ્તકો વાંચે છે ગંગા આત્મા શુદ્ધ છે અને મન કેવી રીતે પવિત્ર આત્મા શુદ્ધ છે શરીર થી જુદો આત્મા અલગ આત્મા અલગ છે આત્મા નિર્વિકાર છે આત્મા આનંદરૂપ છે આત્મા શુદ્ધ છે તાવ શરીર ને આવ્યો શરીર તાવ આવે કે આત્મા એવું સમજે છે મને તાવ આવ્યો આત્માને અલગ કરવું બહુ કચાણ ગુરુદેવ ના ચરણ પકડો સંયમ રાખજો સદાચારી બનો સંધ્યા કરો સત્કર્મ કરો મન બગડતા જરાય વાર લાગતી નથી કોઈ શાંત ના પકડી રાખ सद्गुरु देव तमने पाप करता ना चरल छे स्वरूप शुभ आ जगत शु परमा के पैसों कमा विद्या भ સાથે અધ્યાત્મ વિદ્યા ભણાવે ભણાવે છે વિલાસી વેદાંત શું ભણાવી શકે વૈરાગ્ય પાત્ર માં જ્ઞાન ટકે જ્ઞાન ની અનુભૂતિ વૈરાગ્ય થી થાય સનાતન ધર્મ ની મર્યાદા એ હતી બ્રાહ્મણ ને જ આપ્યો હતો બ્રાહ્મણે કોઈ ચાંદલો કરતા નથી પૂજા ભેસ ની જતી નથી પૂજા ગાય ની ગાય માતા દૂધ ભલે ઓછું આપે કે ન આપે માર્ગમાં ગાય દર્શન થાય તો શુભ શકુન બઉ દૂધ આપનાર વેસ માર્ગમાં મળે તો અધિકાર ગાયત્રી પુરસ્ચરણ કર્યું છે જે તપસ્વી છે વિરક્ત છે એ બ્રાહ્મણ જ ગુરુ થઈ શકે બ્રાહ્મણ બુદ્ધિ કેવી હતી અગિયાર હજાર મંત્રો નો રાખતા ત્યારથી મસ્તક ખાલી થઈ ગયું સંધ્યા ગાયત્રી કરે તો બુદ્ધિ તીવ્ર બને જે સંધ્યા કરતો નથી શું નારાયણ સાપ આપે ગણિત નો ગુરુ જુદો અને ઇતિહાસ ભૂગોળ નો ગુરુ જુદો બ્રાહ્મણો ની કેવી બુદ્ધિ હતી એક બ્રાહ્મણ બધી વિદ્યા આપી શકે સનાતન ધર્મ ની મર્યાદા છિન્ન ભિન્ન થઈ લોકો પરદેશ નું અનુકરણ બહુ કરવા લાગ્યા આજકાલ છોકરાઓ ખુરશીમાં બેસી રહે છે અને ભણાવનાર ઉભો થઈને ભણાવી ગુરુ શબ્દ નો શ્રેષ્ઠ પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ બધી વિદ્યાપી શકે પ્રત્યેક વિશ્વના અલગ અલગ ગુરુ કરવાની જરૂર નથી સનાતન ધર્મ મર્યાદા છિન્ન ભિન્ન વિદ્યા સાથે સં જ્ઞાન તો બહુ વધ્યું છે જીવનમાં સંયમ રહ્યો નથી જ્ઞાન વહી જાય આવતીકાલ સુધી તો તમે પણ જ્ઞાની છો परम दिवस ज्ञान टक से भर जीतेन्द्रिओ संयम न शिक्षण आप सके शांतिपनी ऋषि भगवान अध्यात्म विद्या भरया સુદામ ગુરુકુળમાં અધ્યાત્મ વિદ્યા ભણ્યા છે છુડાવે છે એવી અધ્યાત્મ વિદ્યા ગુરુકુળમાં ભગવાન ભણ્યા છે સુદામા સાથે સંયમ સાથે મૈત્રી કરી થોડા દિવસોમાં વિદ્યા પરિપૂર્ણ થઈ છે ગુરુદેવને કહ્યું છે મારે ગુરુ દક્ષિણા છે તમે કઈ આજ્ઞા કરો સા વિદ્યાનો હું વિક્રય કરતો નથી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અન્ન વિક્રય કરવો એ બહુ મોટું ભાગ છે અન્ન વિક્રય થાય અન્ન વિક્રય થવા લાગ્યો શ્રેષ્ઠ છે આ ભૂમિમાં સોનું ભર્યું છે ભારતમાં દુકાળ આવે નહી ભારતમાં કોઈ દિવસ મોંઘવારી થાય જ નહીં અન્ન વિક્રય થવા નહીં ધરતી અન્ન કરવા લાગ દસ પંદર દિવસ કોઈ ઘરમાં રહી જાય તો લોકો વિચાર કરે છે કઈક વિવેક કરશે વિવેક કરશે એટલે શું બાબાના હાથમાં કઈક આપશે પંદર દિવસ મારા ઘેર રહ્યો છે એ મારું કામ કરે અન્ન વિકરાય છે મારા ઘરમાં જેને ખાધું તે મારા માટે સારું બોલે અન્ન વિકરાય છે સનાતન ધર્મ મર્યાદા એ હતી ઉપકાર માન છું ફરીથી આવું હવે તો જમનાર ને હાથ જોડવા પડે બધું જ બદલાયું કેટલીક માતાઓ બહુ ઉદારો હોય છે કોઈ આવે ને તો રાહજી થઈને બહુ પ્રેમથી જમાડે કેટલીક માતાઓ છે ભોજન ના સમય ચાર પાંચ જણા છે કોઈ કોઈ નું ખાતો નથી તમારા ઘેર જે આવ્યો છે એનો ભાગ તમારા ઘરમાં છે એ તમારું ખાવા આવ્યો નથી એ પોતાનો ભાગ લેવા માટે આજેનો ભાગ તમે ન આપો તો એક દિવસ આપવું નથી અન્ન રસને ગળી જાય અન્ન વિક્રય કરવો નહીં જ્ઞાન વિક્રય કરવો નહીં સાંધીપદિએ કહ્યું છે પ્રભુએ કહ્યું છે આપની ઈચ્છા નથી મારી બહુ ઈચ્છા છે આપે જે અમને બોધ આપ્યો છે આપે જે જ્ઞાન આપ્યું છે એના જેવું જગત માં નથી અન્ન જ્ઞાન દાન એવું શ્રેષ્ઠ દાન છે જેથી કાયમ ની શાંતિ મળે આપે અમારું અજ્ઞાન દૂર કર્યું છે આપે અમને બરાબર સમજાવ્યું છે સાચું સુખ ક્યાં છે આજ કલ ના લોકો જેને મજા કે છે એવી મજા તો ચકલા ચકલી પણ કરે ચકલા ચકલી ફરવા જાય બાળકોને જન્મ આપે છે ખરી મજા ક્યાં છે દક્ષિણામાં વિદ્યા નું વંશ વધાર મેં તારું કઈ લીધું નથી મળે નું કલ્યાણ કરી શકે શિષ્યનું કઈ લેશો નહીં વધાર તારું મેં કઈ લીધું નથી અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન ને ગુરુ માને ગીતાજી માં અનેક ભગવાન એવું બોલ્યા છે અર્જુન તો મારો ખાસ મિત્ર છું તું મને બહુ વાલો લાગુ મારો જગત માં જેટલા ગુરુ થયા છે એ ઘણા ભાવે શિષ્ય નું કઈક લે છે શ્રી કૃષ્ણ ભગવાન એવા જગત ગુરુ છે અર્જુન ના ઘોડાઓની પણ સેવા કરી અર્જુન ને જ્ઞાન આપ્યું છે ગીતાજી નો ઉપદેશ કર્યો અર્જુનના મન ઉપર એની અસર થઈ હતી શ્રી કૃષ્ણની જ્ઞાન શક્તિ કેવી છે મોટા મોટા જ્ઞાનીઓ આખું જીવન ગીતા શાસ્ત્ર નું મન કરે છે ગીતાજી ના તત્વ જ્ઞાન નો અંત આવતો નથી તે ગીતાજી નું જ્ઞાન પરમાત્મા એ અર્જુન શિષ્યનું કઈ લીધું નથી શિષ્ય ની સેવા કરીને શિષ્યને જ્ઞાન આપ્યું સાંદિપની ઋષિ એ કહ્યું હતું શિષ્યનું કઈક લેવાનું નહીં સરસ્વતી લક્ષ્મી તારા ચરણ મારે છે જય જય કાર થશે સદગુરુ દેવ આશીર્વાદ આપે છે ત્યારે જ્ઞાન માં સ્થિરતા આવે છે સદગુરુદેવ ના આશીર્વાદ થી જે જ્ઞાન મળ્યું છે ગુરુદેવ ની સેવા કરી છે ગુરુજી ના આશ્રમ માં પાણી ભરતા હતા કરતા સેવા કરવાથી અભિમાન મરે ગુરુદેવ ના આશીર્વાદ થી જ્ઞાન માં સ્થિરતા આવે છે સરસ્વતી બધાને આનંદ થયો છે ઉગ્રસેન રાજા એ પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણ સાદું હવે મથુરાના રાજા થયા છે રાજમહેલ મળે છે છપ્પન ભોગ ની સામગ્રી થાય છે નવા નવા શાય છે અતિ સુખ મળે મળે તો બુડે બે એક ઠિકા રેતા નથી ગુકુલ નું જીવન સાદું હતું હવે શ્રી કૃષ્ણ મથુરાના રાજા થયા અતિ સાવધાન છે વ્રજવાસીઓના પ્રેમ્યા ઉદ્ધવજી નો અભિમાન દૂર થયો જ્ઞાન સારું છે જ્ઞાન અભિમાન બહુ પતંગ કરે છે કોઈને મૂરખ સમજવા માટે જ્ઞાન નથી કોઈની ભૂલ જોવા માટે જ્ઞાન નથી સર્વમાં ભગવાન ના દર્શન કરવા માટે કૃષ્ણ કનૈયા લી